જે બહાર બ્રહ થાય છે તે તો ભગવાન માટે શુદ્ધ આત્મા સ્વરૂપ માને છે પરમ બ્રહ્મ અને આ જે બ્રહ્મ છે તે પોતાને એમ ખાતરી થાય કે હું મરવાનો નથી મારા પુનર્જન્મ થયા જ કરે છે હું મરતો નથી મારા જન્માંતર થયા જ કરે છે એવું જેને જ્ઞાન હોય એટલે પોતે હું કાયમ મરવાનો જ નથી મારા કરવાના તેને ભ્રમ કેવાય નહી હું મારો જન્માંતર થયા કરે છે તેને ભ્રમ સ્વરૂપ કહેવા એટલે કાયમ નો છું મારા ભ્રાંતિ છે જન્મ થયા કરવાના પણ હું છું એવું જે જાણે છે એને બ્રહ્મ સ્વરૂપ કહ્યું પરભ્રમ એટલે શુદ્ધાત્મા બાર થવા બ્રહ્મ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા થઈ ગયા કે પદ હમદવા છે આ કે જે પોતાની જાતે જાણે છે તે પોતાના સનાતન માને છે કે હું કાયમ નો છું તમને સમજાવ્યું કે ના સમજાયું થોડું થોડું નઈ બાકી આમ તો બ્રહ્મ સ્વરૂપ શુદ્ધાર્થમાં થઇ ગયા એને બ્રહ્મ સ્વરૂપ માને બીજું ચાણ શું કે છે બીજું કઈ પૂછવું પરંતો નું પર બ્રહ્મ સ્વરૂપ હોય છે સંતો નું પર સ્વરૂપ હોય છે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 એવું જે કે તે પોતે તૈયારી કરાવી કોણ છે બીજો દેહ પ્રાપ્ત થવાનો ભટાકી ભટાક ભટાકી ભટાક ભટ કર્યા કરે પૂછડું આવે ત્યાં એક ઉદાગત કરી મળે કે કેમ એક જ વખત મરવાના છે એવું ઘણા બોલે તો એ લોકો દરપોક છે કે કેમ દરપોક છે એ તો મરવાના વખતે એમ કરીને પોતાની જાતને હિંમત ગણાવે છે પણ બઉ ડરે તો કેટલાય વખત મળે બોલે છે એ હું ગયો અને કઈ મરી ગયો જીવ તો મારું શું થઇ જશે હું મરી ગયો આમ થઈ ગયું શું થયું નથી આમ તો ડરે છે જોયે એટલે જતું રહેવાનું થાય બીક લાગે ને આવે ત્યારે સિગ્નેચર થઇ જાય પેપર પર ત્યાર પછી એને મરણ થાય મારે મરવું છે એવું સિગ્નેચર થઈ જાય ત્યાર પછી મરણ થાય ગપું નથી આપડી રાજી ખુશી છે વિલ પાવર છે then uh then why then there's nothing to be scared of dying so um um uh, how, so how do I give the signature for death you get to me now quarantine again please um uh, see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 મારે સગા સંબંધી કે જગત ની કોઈ વસ્તુ માટે નથી મારે છે તો હું મારું જિંદગી પૂરી કરું એમાં મને વાંધો નથી તો કે મારે કરવો છે આ કપડા કપડા કાઢી નાખીને સાસો સાત થી બંધેલો છે આજે સાત સાત થઈ ગયા શું થ સાસો સાસ વધારે જાય પડી જાય ઓછા વપરાય મોડો ભાઈ વધારે કેમ કરી વપરી જાય ક્રોધ માલ માં આવેલો હોય તો બહુ વપરી જાય પણ તમારી ચોપડી વાંચ્યા પછી એકદમ જતું રહ્યું self realization and nanni patel pari self realization mate j excited thai jau chu baki nahi ne depression na levad na thai to bau thai jye koi pan sthiti ma depression na thavu jye gar bhare mar mare dollar ka pe le jiji follow kariyo yeah yeah આવતા ભાવ્યો આપેલો તેનું આવે છે ને તમારી સાથે જે ગાદી અમારે તો બહુ રાત છે ના એટલે વર્લી અટેચમેન્ટ બરો છે તો સુસ્વાજ માડલું પણ ના નાલા તો છૂટે એમ નથી આલે તો પા દોડ રેવા મરે થાય તો જોઈતું છે નીરુ બેન કેમ કે અમારે એ જ જોઈતું છે બીજે ક્યાં અમારે તો એ જ જોઈએ છે બીજે ક્યાંય ન જાવ લાગજો ના દા થોડા કોટાળી વાળા આવજો લાવજો દેખો બલાન છે આયા સંભી લાગે આઈ કા જા લોટો કા જા પોળિયા તમે જ કરો આપડે તો ખાલી કહે કે આમ જાતો એમ જોવાનું એમ જાતો એમ બેસવાનું ચિંતા બિનતા તમારે નહી ભાઈ ચિંતા નથી કરે તમારે ચિંતા નહીં કરવી પડે કોઈ કોઈ કોઈ કોઈ વાર કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે એટલે સમજી જાય છે મારી પર વિશ્વાસ નથી બરોબર છે હું આપી પૂરું આપી દઉં શું કરે માપા જેવું છે નઈ તો જવાબદારી આપડી પર રાખવું તબત થોડું દાપણ કરે એને ખરાબ લાગે છે ક્યાં અધુરું હપે એના કરો ના હપાય એવું રોજ બોલે મારી પાસે ચિંતા નહિ કરવાની તમે એકલા ચિંતા કરો ધ્યાન આવું તો કરું ચિંતા કરી ને ને તમને મેડ ના આવડી તમારા તમારા ચરણોમાં સોંપવા આવ્યા ઘર બદલું જગ્યા બદલી અત્યારે એમના સાસુ મરી ગયા એટલે જગ્યા ઉપરથી બદલી નાખી ભગવાન ના કહેવાય છે દિલમાં એ વાત એ તો દમ સાથી હા તો દાદાની સાઈડમાં ઘર પણ એને ઓળખ્યો તમે વાતચીત કર્યો છે એમ જ રે કેખ્યા પણ તમારા ચોપડા વાંચ્યો છે વાત કર્યાવરી ના ના નથી નાની અલ્યા ગાય બેસે આમ કરક નહીં ખરા અને આ ઢાળમાં ખરા ઓકે આની મેઈ લાઈટ આવે છે નો મત લાવણ હોય ત્યાં હોય લાગણીઓ હોય લાગણીઓ જ્ઞાન સુખ આ ઝાડ ને કાપી નાખે પછી પોલ કેવા થઈ જાય પાણીમાં બાંધો ત્યારે ખબર પડે બે દાડા પછી લાગણી કરાવે ફોનગો ફૂટે બે દાડા વધારે રાખો પાડે આ ના કરી God is in in every creature, whether visible or invisible, not in creation, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેન મેડ જે છે બાર જાય ને પોરમ પાણી પેલી ના જાય મે કોણ પ્રકાર આપે છે સે ભીખુભાઈ મારા ખોટી વાત કોને ફેલાય છે આખું હિન્દુસ્તાન ના લોકો ધરું જશે બંગાળના લોકો ખરી રીતે એ નથી પછી મેળ કરી તો યમરાજ નથી પણ નિયમરાત છે શું છે નિયમરાતું છે જ નામનું કોઈ જીવડું છે વગર કામ ભડકાઈ માંડકાય કઈ કઈ છે જમરા કે મારે છે રસ્તા મારે જમરો કોણ મારનાર મને મારે બીજું આપડે પોલીસ વાળા નું નામ લઈને આવ્યા હોય કઈ અહિયાં પોલીસ વાળા કોણ ફરકે તમારે તમારો છે નહી નથી ગુનો પોતાનો એટલે તમારા ગુના તમને ભડક લાવ્યા છે ગુના તમને બોંધ્યા છે કોઈ બોંધનારો નથી એ ગુના થતી કોર્ટમાં ચાલી જ ગયા દાદા ની કોર્ટમાં પૂરું થઈ ગયું દાદા ની કોર્ટ માં મે મોટા કરમસદ ને ભાદર નડિયાદ ને માની બેઠા સંસ્કાર ખા સંસ્કાર ખાયા ખા સંસ્કારી આવી જગ્યા કેવી છે નહીં ભાઈ શું કરેષ્ટ પુરુષ છે ભૂલા ભાઈ પુરુષ છે એટલે એ જો કોઈ પહેલા યો કરેલા હોય ત્યારે ને અને કરેલું ના હોય તો કાઈ આ દેગા ના થાય દાદા અબે નાનુભાઈ જેવા તો બેગા થતા હશે હે પહેલા નું અનુબે ગેલન વાળા જેવા ગેલન ગેલન જોઈએ આકુ ગેરંટી છે વાય બિઅર યુસ ટુ ટેક ગેલન મે ડેલી સપ ગેલન વાળા આપણે થોડી વસ્તુ માંથી પણ ચિંતા નહીં કરવી જોઈએ કે હું કાનમાં બેસું તો મૂકું કે એવું બધું એવી નાની નાની ચિંતા નહીં કરવી જોઈએ મારે ના કરવાની હોય મોટી ની ચિંતા કરવાની મોટી નઈ નઈ નાની નઈ નઈ ચિંતા નહીં જોઈએ એ કહે કે આપણે ગાડીમાં બેઠા તો પેલા પટ્ટો બાંધીને બેસવાનું જરૂર નહીં હમ મોટરજમાં બેઠા કે પ્લેનમાં બેઠા તો પેલા પટ્ટો પછી બાંધવાની શું જરૂર એમ આહા એ તો એવું કહે કે ફરજિયાત નથી તમારે બાંધો જ બાંધો ને બાંધો અઠાડો આગર નહી તો માથું ખવાઈ જશે કે પ્લેનવાતી પ્લેનવાતી તો લે લો અતીન તો અમિતે બેહરાન થાય ટીકટ ઢબકો લાગી જાય માથું અઠાડાયા કર પણ જો આ ભગવાનનો બોય બંધ રાખે આખે બંધ કરીને ગાડીઓ ચલાવાય કેમ ના ચલાવે બધું છે ને એટલે છે એટલે ઉગારી આખે ચડાવો ગારીઓ ખુલ્લી આખે સાવધાની પૂર્વક કેરફુલ વિથ કેરફુલનેસ અને કર્મ એ કઈ રીતના કાર્ય કરે છે વ્યવસ્થિત અને કર્મ એ બંને કેવી રીતે કાર્ય કરે છે આ પરીક્ષા આપ્યા પછી આ મે આ હેવનટ બીન એબલ ટુ મેં એકાતે બંગડી પહેરી છે એકાતે ઘડિયાળ છે એટલે હા પણ આ તો એક ઉદેખા એક બીજી પહેરવા માંગે છે ઘડિયાળ પહેરે દાદા એવી ફેશન કે આઈ ફેશન કરાય હા એકાતે ઘડિયાળ ને એકાતે બંગડી એ દુનિયા કે રંગ રંગીલી હા રંગીલી છે દાદા હા શેજના બાયત નથી જે ડિઝાઇન કરી હતી આવડા આવડા નકો દઈ આવસ જો બધે ન મે તો છી પેની કાર્જી નથી રાખી સુગર મેની કાર્જી નથી રાખી કે છે મેની કાર્જી નથી રાખી કાર્જી રાખવાની મોડું બધું અન જરૂર હતું આઈ થિંક ધેન સી ધે અનનેસેરી પ્રોબ્લેમ દાતે કરો આ ન આવતો એવું કઈ ન પણ હા મગજ ને અમાવિ ધ્યાન ન્યો તો કેટલું એને સર્ચ કરવું પડે કેટલું ચોખ્ખું કરી નાખ્યું અસલી નો નકલ કરવાની અસલી હોય ને તેની નકલ કરવાની નકલી લોકો જય સચિદાન ભૂલી બેન પણ આયા છે પ્લેન માં હાલે દાદા નું નામ લઈને નામ દીધું દાગે પડી તે એવું ઘણા ખબર આવી દાદા નામ લીધું ચેલો ગેલા હાલી ઉઠ્યા તા મીના કે છે કે હું મને કોઈ બીક નથી લાગતી પણ ધારો કે કોઈ મને બીવડાવે કે બીક લાગે એવું કહે થાય તો હું છે તેની સામે ફોર્સ કરીને એ કરું કરીને કોઈ મને કે આ તું કરવા જઈશ આ કરવા જેવું નથી કરે આપડે ના કરવું હોય તો આપડે ફોર્સ કરવાની જરૂર નથી ગાડો અહંકાર કે મેડ અહંકાર શું આપડે ના કરવું તમારું મારે ના જતો નથી આવું કરોલે ચાલુ બઉ ખોટું ખોટું દાદા રમુભાઈ છે હા એ વાતચીત કરો સર આપડે બધા એક જ છીએ ત્રણ મહિના દાદા ભગવાન ક્યાં ભેગા થવાના કરી પૂછો ગયા થા બને મે તો ચેન્જર ડાકા દેખના બોર્સ સડ ચાઓ બોર્સ સડ નજીક ડાવલ ડાવલના દાદા બદ્રણના પટેલ આ અમે બદ્રણના છે એ બેબી બોર્સર નજી આ બદ્રણ ડાવલ નજીક રહે બ બસ છે જમા સવિ છે ભીખુભાઈ ભીખુભાઈ તમારું નામ છે ને પડશે કોણ છે એ ગુજરાતી ભગવાન ક્યાં રહે તમને શું લાગે હોય ભગવાન છે બધા મંદિરો બધા પૈસા ખર્ચ કામ છે ભગવાન બધે હોય તો રસોડું કરીએ બેડરૂમ કરી પૂરતી જગ્યામાં નહિ હોય ને કઈથી તમારે બધે છે એવું ના નથી પાડતો મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાયિક નથી આનો મને પછી ગોડ છે ભગવાન છે નહી તમે ભગવાન ના હોય તો આનંદ ને આપડે હોય જ નહીં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 એનું એડ્રેસ સાચવી એડ્રેસ કાગળ લખે તો પહોંચવા જોઈએ અને ઉપર છે કાગળ કર્યા કરે કેટલી અરજી તો મોકલેલી ત્યાં એ કોઈ અરજી પાસ પાછી આવે એટલે ભગવાન ક્યાં છે પછી તો મેં કહ્યું લખી લે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે આંખથી ના દેખાય દુર્મીનથી ના દેખાય એવા નાના નાના ક્રિએચરથી બધું ભરેલું છે અને ક્રિય ની અંદર ભગવાન રહી લાજ શું કેવરી વેર કઈ લઉં બધે ક્રિયા છે ભગવાન સ્ત્રી ભેગી થાય પણ ભગવાન ના ભેગા કારણ ઈચ્છા છે ઈચ્છા હોય તે ભેગું થાય ની છે મારે સ્ત્રી ભેગી થાય ભગવાન ની ઈચ્છા છે ને એ માટે વાતચીત કરો બધી કામ ત્રણ વર્ષ અત્યારે સારી જગ્યા મળી ગઈ ને અત્યારે સારી પોસ્ટ મળી ગઈ સારી પોસ્ટ થાય ને જગત જ પધલ છે આમ જ પધલ ઊભા થયા ખરી ગયા છે ભાઈ પૂછે છે અન્ન કેવો ઓટકાર એ સમજાવો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 ખાઓ એક મહિનો બે મહિના આવે એવું મન એના ઉપર બંધેલું છે અને વાણી જેવું પાણી એવી વાણી મુસલમાન જયારે જઈને પાણી પીવો નઈ એ પણ તો તમે પણ પાણી અમુક જ ગન્નું પીવું છે ચોખ્ખાવાનું ત્યારે એની હોટલો સારી છે મળી રીતના કમાવા સાથે જ કામ છે સામારી સારું રહે છે કે નહીં રહે બધા ઘણા સુખી રહ્યા છે ખાલી હોય તો ઝઘડો મળે છોડાવવા નથી દાદા હોય અને વિચારશી લોતો એવું ના આપડે રહીએ ને હું ચા પી થોડી ચાલી ના કરે નાગા માણસ શું ના કરે નાગા નહી એ કોણ મોકલી હિસાબ ત્યાં ભાગ માં સંભાળવા નિકાલ કે નાખવાની ફાઇલ નો એવું ના કરશો બે જ બઉ સારું કામ ગમે તે નહિ ગમતું ગમે આવે એમ એટલે જેમ ચલા ગયા આગ્રહ સેમા સેમા છે તારે આગ્રહ હોય તમને દાદા ઉઠો એક આમ કરો કે છે તમે જમી લો તો ના ભાવિ છે નથિંગ ઇઝ ડિફિકલ્ટ ઇન વિજ્ઞાન તમારો અમારી સાથે કોઈ વાત કરે હું કઉ કે અત્યાર દિવસ છે તે ભાઈ કઈ જ અંધારું થઈ ગયું દાદાજી તો હું ફરી કઉ હું તમને વિનંતી કરું ફરી જોયા હોય